શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંવ બે હજાર ચાલીસ ના જે મંગળવાર તારીખ બાર છ ચોર્યાસી પંચાવન નું ચોથું વર્ષ નું મૃત શરૂ स्वामी आम ना ना ना ना था फेटो मस्तक बांधो तथा ढोड़ो खेत पहोड़ी ओढ़ी थी हस्तकमर तुलसी मेरवता प्रथम तो भगवान नीचे भजन स्मरण करते भगवान मनुष्य चरित्र देखी संशय थी जाए તેનું શું કારણ છે પછી એ પ્રશ્ન નો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ એ પ્રશ્ન નો ઉત્તર અમે કરીએ છીએ વેદ પુરાણ મહાભારત મૂર્તિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિશે ભગવાન સનાતન અનાદી દિવ્ય श्रवण कर भगवान शब्द नहीं कर स्पर्श मे थे स्पर्श તે જેવો એનો સ્પર્શ નથી અને નાસિકા એ કરી એવા નથી તથા ચિત્ત ના ચિંતવન માં આવે એવા નથી તથા બુદ્ધિ ના નિશ્ચય માં આવે એવા નથી તથા અહંકાર કરીને અહંપણ ધરાય એવા નથી કોઈ નું રૂપ નથી એને ઉપમા દઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો બીજા બ્રહ્માંડ માં કોઈ નો શબ્દ નથી અને એ ભગવાન જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડ માં સુગંધ તથા એ ભગવાન માં જેવો રસ છે તેઓ આ બ્રહ્માંડ માં કોઈ નો રસ નથી જે જેની એને ઉપમા દઈએ અને એ ભગવાન જેવું ધામ છે તથા લોકાલો વિશે ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણા સ્થાનક છે जे ब्रह्मांड मकार नहीं आ ब्रह्मांड मेट प्रकृति पुरुष तक उत्पन्न आकार मायिक ने भगवान थे, ते दिव्य थे, अने थे, माते विशे, थे। ते एने थाई जेम मनुष्य ने जे आ मनस भेस जो सर्प जेवर जो जेवो जो कूतरा जो का मनुष्य जे जे ने संभव नहीं मनुष्य मनुष्य सजाती है विषय सात्यंत नहीं जु आ भगो कहवाई छे, मनुष्य मन अति सादृश्यपण नहीं तो मईक अमाइक ने विषय सादृश्यपण के उपमा भगवान ने दई तथा भगवान धाम ने लगा महाराजाधि दिव्य रूप ए असंख्य समृद्धि तथा असंख्य पार्षद कोटि ब्रह्मांड पति जेम कोई मोटो राजा हो हो तेनु सुधी राज्य तेज राजा जेवा ने करते स्वर्ग इंद्रासन केहूस राजा इंद्र थोड़ा जे प्रतापी पटेल, करवा अने ते राजा तेनी ते दान, माल भोग गणती नही भगवान असंख्य कोटी जे ब्रह्मांड रूप गाम जाते नमे आज्ञा रहे पटेल राजा ने नमे ब्रह्मांड ब्रह्मांड प्रत्ये ब्रह्मा विष्णु शिव से मोटेरा અને બીજા જે બ્રહ્માંડ માં દેહ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ બ્રહ્મા ની આજ્ઞામાં રહે છે ને ઋષિ માયા જે વ્યાન છે ઘર ની રચના વાંચવાની નથી પણ સમજવાની છો સમજે ત્યારે એનું મહિમા દેખાય આ તમે બધા બેઠા છો ગ્રસ્ત વિભાગ માં ઘર તમારી જો ઓળખાણ કરાવવી હોય ઈ મંડે જયારે હમણાં વાત ત્યારે તમારો મહિમા આવે એમને બેઠાડીઓ મહિમા ન આવે આખું બ્રહ્માંડ ભગવાન રજુ એમાં આ બધા એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ને તો આપણે એની વાત આવી ગઈ પણ મોટક ન જણાય આજે તો આ નથી હું ભણતો ત્યારે આ દેશી રજવાડા અંગ્રેજ નો ગવર્નર આવવાનો હોય ત્યારે તો આવડા જરૂર જાય રજવાડા હજુ કેવળ ગાયકવાડ નું હોય ત્યાં લખ્યું તો કે મારે કામ છે આજ એનો એક નોકર અને આવડા રજવાડા પણ ત્યાં જાય ત્યાં આમ કરતા હોય અને તે અમને ખબર છે ત્યાં બેસે અને ઉભું થઈ ને જવું હોય તો પાછા ભગી હાલ પડકે માણસ હોય પાછા ભગીઓ નોકર અંગ્રેજી નોકર ખુદ ગરા એવા ભગવાન એની આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશ એક ગામ ના ભટડીયા જેવા આ બીજા પ્રજાપતિ ની ઇન્દ્રાદુત લીખાય તો ગણતરી નાય નહીં હવે એ ભગવાન ની મોટક જો એ જાણી હોય તો એની આજના મર્યાદા ડાયો માણસ નો લોપે આ મુલક નો બાદશાહ એને કઈક હુકમ કર્યો દરેક પાડવો જોઈએ પણ એમાં એ બધા લખ્યા હોય આપણે અહીંયા બેઠા છે આજ તો એ ગયો નહીં આગળ અનાવૃષ્ટિ થાય એટલે વરસાદ નો વરસે પછી ઇન્દ્ર યાગ કરતા અને વરસાદ ને બોલાવતા ઇન્દ્ર મોકલી આજે મનમાંથી નીકળી ગયું નાસ્તિક યાજ્ઞ આજે કરાવનારું ક્યાંથી કાઢવા કારણ કે એના કોઈ જાણ તો લેવી જોઈએ ને એ નથી કોઈ બ્રાહ્મણો એ નથી હો આ ઈશ્વરના ના ઘર કથા છે જયારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા પટેલિયા કઈ કઈ નીકાયું જોવું જોઈએ હવે એવા જેની આગળ પટેલિયા આપણે ગણના કરીએ ની આગળ ચૌદ ઇન્દ્ર એ પોણા કલાક ને પૂરી આવડતા નહીં પૂરા બ્રહ્મા ની અંદર ઇન્દ્ર એટલા બદલી જાય એની આગળ હવે એની કથા તમે બધા સાંભળો છો તમે એમ નહી હો બધા ક્યાં આંભળે એ બ્રાહ્મણ તમારી પાસે કર્મ કરાવવું આવે છે બાપા નું હરા મંત્ર બોલે છે અને બ્રાહ્મણ એ બોલી અર્થ ની ખબર ન હોય કઈ કોક એવો હોય અને જજમાન તો કઈ ખબર નથી પણ લીધે રાખવામાં અમરામરા ડાબો જમણો હાથ ભૂલી ઓ ઓમ શ્રી મદ ભગવતો અજ્ઞો ભીતિ પરા શ્વેખ વરા કલ્પે સપ્તમ વયુ વસ્વત મનવંતરે અષા વિંશ કલિયુગે પ્રથમ ચરણે ભૂલો જમ્બુ દ્વીપે ભારત વર્ષે આ દિવસે અત્રિ જમવાશે શુક્રવાર કે શનિવાર કે રવિવાર આ પૂજા હું કરું છું પૂજા કરીશ હવે ઈ તમે આંભવો છો બ્રાહ્મણ બોલે છતાં જ્ઞાન છે પણ ભગવાન નું જ્ઞાન કેમ થાય ભગવાન નું જ્ઞાન થાય આવા ભગવાન નાસ્તિક્રાહ્મણો સંકલ્પ તો આજ કાળે ઘેરે ઘેર એથી બીજો મંત્ર કોઈ બોલતો નથી હવે બધા બોલે બધા સાંભળે જ્ઞાન ના ભલે બોલાય અને જ્ઞાન બોલવું બરાબર ખબર કઈ તો ભગવાન બ્રાહ્મણ ને બોલાવતા હશે ને કોઈ કોઈ જયારે બ્રાહ્મણ બોલે ત્યારે સાંભળતા નથી આવડ છે જ્ઞાન કોઈ ને અજ્ઞાન છે જવો મલુભા હે બોલવું અને એનું જ્ઞાન બે પા નથી હોત કોટી કરોડ જેટલા હતો કે અનંત ગણનાય નો થઈ છે એટલા કરોડ હોય એટલા બ્રહ્માંડો પઠલિયા ત્રણ ત્રણ મગજમાં મોટા મોટા મકાનો તો બઉ થાય પણ હું ના મગજ માં આવી ગયો આનો એક માલિક નો જઈ ગયા હોય ભાગ લાગી ગયા માલિકા આ ફ્લેટ મારો આ ફ્લેટ મારો આ ફ્લેટ મારો આ ઇન્દ્ર સ્વર્ગ માં રાખે એટલે એને હું આમ થઇ ગયા કાઢી મેલે તરત પાછો અને આ ફ્લેટ વાળાને કાઢી મૂકેવાનું મળ્યું પાંચ પચીસ હજાર બાગડી આપી એ ભગવાન ના નિયમ ને લોપીને આ જીવ સુખી થવા જાય નો કોઈ દી થાય ભગવાન ની મર્યાદા લોપીને સુખી થાય શંકર ને પાર્વતીજી ચાલ્યા જાય સીતાની શોધ માં નીકળેલા ઝાડ પાડ ની આગળ રડે સીતા દુખી કે છે ઝાડ ને પૂછે માણસ એટલે માણસ કેવાય પગે લાગ્યા સીતાજી વિચાર કરી રહ્યા પોતાની માયડી ને બોલાવે છે અને ને પગે લાગે છે મહાદેવ કે પછી હું કેશ તમે આગળ ચાલો આપડે સંવાદ ને આવ્યો મારે તેની પરીક્ષા કરવી જો શંકર આગળ ગયા એને સીતાનું રૂપ લીધું પારો પધારો પધારો તમે એકલા છો માધ ક્યાં ગયા ઓળખી ગયા અને એકલા ઈશ ક્યાં ગયા પછી દુષ્ર બિંદા પાછા ભરી ની ગયા મહાદેવ પાસે એમ લખે છે ઈશ્વર ના ઘર ની રીતિ એને માનવી કહી શકે ઈશ્વરો ભૂલા ભાઈ તો માણસ કોણ ગણતરી નો મારી આટલી ઉમર થઈ કઈ કહેતો નથી આ જોડી દ્વારા પછી સાંભળ્યું એટલે પછી અનુકૂળ આ જગત આખું સુખ્યું છે દુખ્યું એના લગ્ન આવે કેવા રાજે થતા હોય હા એ જાણે કે હું હવે સુખ્યો થઇ ગયો એ સુખ્યો થઇ ગયો ને કઈ નથી દુઃખ થઈ પડે તમે તમે તમે જવું પડે ગામડા માજી ટૂંકાર કરે તમે ના શું છે સમય પ્રસંગે જાય ને ત્યાં તમે ત્યાં પહેલા સાથે હોય થાળી લઈ આવી જીવ આપણું ઘરે આપણે તાબે રાખી શકતા નથી આપણું ઘર એ આપણે તાબે રાખી શકતા નથી આનંદકોટી ભુવન ને એના ઈશ્વરો ને એના આવા સામર્થ્યવાન મહાપુરુષો ને ભગવાન અને ક્યાં ક્યાં જીવ અને ક્યાં જગદીશ ભેરવું થવું ભાઈ આપણે ત્યારે સામાન્ય માનવી જો આ બધા ભગવાન કરીને બેઠા છો ને પણ ખરેખર જો બધા દયા થઈ ને અને તમે પગેલા કો છો હું જોઉં છો ખુબ હજી ભૂલે છે એને માલિપા હજી આમાં જે લખ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશાટે એવા પુરુષોત્તમ પાસે એનો હર કેટલો હશે નથી તમે બહાર થી આવો સ્વામી આટું હાલ હારી કે સડાવી છે લાવો એ ખરા ભનુભાઈ કેરી લેવાની જગ્યા દે પાતરી અમે ભગવાન પેરી ને બેઠા છે ભગવાન નો મહિમા જાણી બેઠા છે ધૂળ પાપ જેવી કઈ વસ્તુમાં માલ ના હોય એમાં રોકાઈ જાય છે ચિંતા કરવી જોઈએ જયારે આ ભગવાન આપણને મળ્યા ત્યારે આ વચનામૃત માં કેવળ આ પદ્ધતિથી લખ્યું માનવી માત્ર ભગવાન ને નજર માં રાખી અને રોકાઈ ગયા તો ઈચ્છા શું કે છોકરાઓનું તમારું મેં કહ્યું જો અહીંયા લગ્ન આવે રાજી થાય ને રાજી થાય આથી જ છો ઘણા થશે એના ગુલમ તો થવું પડશે ને ક્યાંક લઈ ને આગે છે ખરા તમે આ ભગવાને અમને આ દીધો આ ગુલામી માંથી છૂટ્યા અને છોકરામાં મિલકત માં આને દેહરૂપી સ્ત્રી આને જરાય કારવો છે એને તમે તમે તમે પંપોડે રાખવો અને સંકલ્પ રૂપી છોકરા સંકલ્પ જોઈએ અને દીકરો નથી જે છૂટે કે આવશે તે દી અને એ મહિમા મેળવવા પ્રયત્ન કરવો કઈ કથા નો વાર્તા ભગવાન ની કરવાનો હેતુ છો ભૂલતા હોય તો ન ભૂલાય ને આગળ આ મનુષ્યેવતા ને દુર્લભ એ પ્રભુ એ આપણને આપ્યો હવે એનો સદુપયોગ ન થાય તો આપણા જેવા કમભાગી કોઈ નવાયું એવું છે બોલો લ્યો અને બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન ભગવાન પુરુષો તમને ભજે છે અને શિવ તે ભગવાન ની પ્રાર્થના કરે છે હે મહારાજ કૃપા કરી તમે અમારા બ્રહ્માંડ પધારો લ્યો જેમ કોઈ ગામ નો હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે હે મહારાજ હું ગરીબ છું તમે મારે ઘેર પધારો મારા જેવી તમારી આવશે તે વિષ્ણુ શિવષ્ટિએ માધુસિંહ સોલંકી અને તમે ક્યાંક માંથી ભેગા થઈ ગયા હોય દુકાને બધા અમારે ઘેર કાલો દૂધ અને જો આવ્યા હોય તમારા પગલી જાય કે નાના માં નાના માણસ ને ક્યાં જાય છો હવે આ બિચારા ગણતરી નાખ્યા આ ઈશ્વર પુરુષોત્તમ નારાયણ ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશને આમ કે જીવ ની ગણના ગઈ આપણે જી એને ભેટવા માટે હાવ ટૂંક આમાંથી આશક્તિ ઓછી કરો ને ઓજામાં એ તો વધારતા જ આવે આ ટૂંક આમાંથી આશક્તિ ઓછી ઓજામાં વધે આટલું છે દેવ ભાવ ઓછો થાય ભગવત ભાવ વધે એટલે એની પ્રાર્થના થઈ આમાંથી આ ઓછી કરવી એ બઉ કઠણ છે એમ કહ્યું ખરો જાય છે આજે થાય થી જાય ગધડી ને થઈ ગયું બોલ્યો એમાં એ ગધડી નો થઈ ગયો એમાં જ આ બધી હોળી છે એ ન થવું જોઈએ અમારી જુનિયર સાધુ ની વાત કરું છું એક ગ્રશિયા અને એક ઓલા સાધુ ને કહું ગુજરાતી મારી બોન ને પડું ઓલા સાધુ એ કહી ગયા તા હા હા મારી બોન ના પણ ભાગી જ તમે આજે સ્વીકાર્યું એટલે એમ યાદ તો કલ્યાણ રાજ ના રહે આપણે આ જગત માં જીવવું છે સમય ઉપર આ જે ભાવ છે જ્ઞાન માર્ગ ઓછા એકદમ પેલે દાડે સારી નઈ એ ધીરે ધીરે મત બોલો બ્રહ્મા વિષ્ણુ ભગવાન ની પ્રાર્થના કરે છે હેમા ને પ્રાર્થના કરી જન્મ સમય માં હે મહારાજ મારા બ્રહ્માંડ માં પધાર્યા મારા મહદ ભાઈ આજુરાજ હે ભગવાન તમે વાહમ વાહમ તમો મંગ સંવેરા ગણિત પરાણુજરીયા વિધરો વિવર મય તો બ્રહ્મજે પ્રાર્થના કરે ક્યાં હું ક્યાં તમે ભગવાન આમ કરો બ્રહ્માજી વાયુ આકાશ મહત્વ અહંકાર ને પ્રખર આઠ આવરણે યુક્ત આ બ્રહ્માંડ મારું આ બ્રહ્માંડ એમાં મમ સતસ્તી કાર્ય હું મારી સાત વેત નો બ્રહ્મા દરેક માણસ પોતાની સાત વેં અષ્ટાવરને યુક્ત એક બ્રહ્માંડ એવા આનંદ કોટી બ્રહ્માંડો એ તમારા રોંગ છિદ્ર માં ઊભતા પડે અરે હું એક માં આવ્યો ભાગવત માં અપરાધ કર્યો માના ઉદર માં બાળક આઠ નવ મહિના નો વખત થાય સુધી ના પવન ચાલે બાળકો ના અવયવ માં જરા ચલન આવે ત્યારે માતા ને હુલ નીકળે કાગળ ને પેન્સિલ લઈને તૈયાર રાખતી છું બેટા પેટ માટે મને બઉ દુખ દીધું છું આટલી પાટું મારીશ મને બહાર નીકળતે ની તારી વાત ખીજાતી છું ગમે એટલા હુલ નીકળે તો રડ ખરી પણ બાળક ઉપર બદલો લેવાનો વિચાર કરતીઓ અપરાધ કર્યો જગત માતા પણ બાળક ના અપરાધ યાદીમાં લેતી નથી તો તમે તો વિશ્વની અંદર જો મારા અપરાધ ને તમે ક્યાં ગ્રહણ કરશો એને નિર્માની થી ને પ્રાર્થના કરી જયારે એ જે ભગવાન બ્રહ્માંડ માં દેહ નું ધારણ કરે છે તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહ નું ધારણ કરે છે અને તેવી રીતે જ વર્તે છે तथा अयग्रीब रूपे घोड़ा पेठ फुफारा मरवा मजा तथा मत्स्य कक्षा जल जंतु ना देह धारण कर फरिया पृथ्वी में न फरिया नृसिंह रूपे थे मनुष्य ना ना ने लाख वर्षा हो भगवान लाख वर्ष देह रातयुग मनस मनोवांचित भोग ने भोग तर भगवान भोग ने भोग પણ અધિક પણ એ ન વર્તે અને ત્રેતા યુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસ ને હજાર વર્ષની આવર્તા હોય ભગવાન આવડતા હોય અને દસ હજાર હાથી નું બળ માણસ હોય ત્યારે ભગવાન પણ એટલું બળ એટલી આવડતા હોય છે અને કળી દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્ય અને બળ તેનું ભગવાન ધારણ કરે છે मृत्यु भगवान मनुष्य चेष्टा करेम मनुष्य माम क्रोध लोक स्वाद मान स्नेह मद मच्छर ईर्षा द्वेश दुख भय निर्भय तरश, आशा, त्याग, अपने आजु विचार कर जो दबाई गए अपने आ बदा भाव ऊंचो कई भी અને ઈશ્વરે આ બ્રહ્માંડ સર્જા છે એ અદ રીતે ચલાવે છે આપણી માણસો માં ભૂલ પડે ઈશ્વર ને ક્રિયા આપણને અવડું સમજાય નહી અમારી ઘર નું દર્શન અમારા ઘર નું બેઠા છે ને બધા જે દી સાધુ ધાર હોય એ દિમાની કેટલા ભગત ના ભગત ને બરાબર દેખાતા હોય થઈ ગયા હવે આ જીવ નવો ચીરવી શક કોઈ દી જીરવી ન શક અને ક્યાંક અમને તમે બગાડો છો ગ્રસ્ત કારણ કે પગે લાદવા મીંડ્યા મહિમા ગાવા મીંડ્યા લાડવા ખવાડવા મીંડ્યા કોઈ બીજું ન બોલ અને સમ્રદાય ના મૂળ માં નતું સમ્રદાય ના મૂળ માં હરિભગત ઊંચો રાખ્યો હોય ને હરિભગત આમ જવ પગે લાગતા જ સ્વામી પગ હમ કરો કે આપડે એમ નો બે સાધુ કઈ બીટી હું એટલું બધું હોય બીજા ઈ સાધા પછી ત્રી દીવલી જૂની દિવાલો લાગત બેઠા હોય લાગત બેઠા હોય ઈ આજે લાગત બેહવાનું હોય લાંબા હતા પછી આ ગામમાં તમારે હરિભક્ આવે અને ઓઠાડી એટલે એમાં જરા બીજા રંગ નાખવાય છે એ તો ખરી ત્યા લુગડા મારા ધૂળ ના છે પણ આને હાબુ જોવા દે તો તરત પાણીમાં ધોલા કરો ધ્યાન લગી વાંધો ન આવે પછી આ જોવા જયા હોય કોક કોક રંગ ચડી ગયો હોય બાઈ એટલે નાખીને આવું નહીં હોય એટલે બરાબર બેઠેલા હો સભામાં પાંચ વાગે થતી જરા બંધાર હોય પછી અજવાનું એટલે આમ દેખાય ગયું સાધુ દેખાય બાગ હા એલા આવી બેસે કીર્તનો બઉ ભારે પડતા હજુ આમ છું કરવો મીડિયા હા બીજા આ સાધુ ના ગુરુ કોણ કૃષ્ણ જંગલ માં બેઠા તો સ્વામી સ્વામી આ ચુંબડી ચોથી આવી હું અને આજે તમે જ અમને બગાડો તપાસ કરો અને તમે બોલવા જાવના પાડવાનો આજુ અમને સિવેલા પહેરવાની મનાય નો પહેર અત્યારે તમે લેવી ગયો ભગવાન ની આજના રૂપાળી છે ત્યાં તમારું સેવા કરવાની થોડી વાત છે તમારા પુણ્ય નો પાર નહી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા જેની આજના માં થર થર ધ્રુવ વચન મેં ઇન્દ્ર મુનિન્દ્ર આવડે છે નથી કંઠાય દિશાસ્માત વાટક પગોદેતી સૂર્ય પછી હાલો વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે અને મૂળ જે દિવ્ય રૂપ તેનું પણ વર્ણન કર્યું છે ઘોડા ઉપર બે હસુ બેઠા છે તું ડું આ નાના પડીને કે બાપરે હોય હોય ભગવાન કેવું હા ત્યાં તો જાણે કા મહારાજ ને બહુ લઈ ગયો હશે સોમલો ખાતર હશે હવે કોડું એટલું છે ને આટલી દીપડિયા રાયડ્યું નાખો ને કમા શું કરો તમે હાથનું ગોથવા નથી લઈ ઓળખવાની જ વાત અને તમે ગ્રસ્ત છો એની માથે તમારે તમારા પંડિત અને સદા સંબંધી ના લોક ના પણ ઘણા બોજા છે એટલે ધંધા રોજગાર તમે આવો તને ટૂંક માં આવી જાય એટલા માટે આશ્રમ છે તમારા રોટલા ખાવાનું નથી આશ્રમ આવડા ખાઈ રાજી જાય બનુભાઈ ને રસોઈ ફલાણ ને રસોઈ મળે કેફ માં આવી જાય આ ખાધું તો હું નેક પાછો બદલો આપવો પડે ને ધંધો લીધો મને અહીંયા બઉ તમારા હરિભક્તો હવે એક જ છોકરા હશે એ ભણશે તમારે તમે સાધુ છો મને સાચી વાતો પણ હવે લેવાય દઉં એના જેવો જવાબ દઉં આપડે જાણીએ કાઢીએ હવે આ ધંધો લીધો ત્રીસ રૂપિયા લો રાખે તો ખરો કોક રત્ના કલ્યાણ ની રસ્તો છે બાર મહિના ત્રણસો સાઠ કોક રાખે તો ખરો મોટા ચમત્કાર જન્મ મરણ નો રોગ ચાવી અને નિર્ભય પદ ને પામી ભગવાન પાસે જાય પણ એ દર્દી અને તેમાં અમે જોઈએ અમારો આ શુદ્ધ હૃદય નો દાખલો પછી અમારી બાજળ અમારા વતી મહેનત કરનારા બઉ છે અમને શુદ્ધ કરવા અમારી બાજુ અમારે ઘણી માયું છે બિચારા રથરી જીભે પાણી થી નહિ હોય પર ઉપ ભગવાન બેઠા નાખી તમે આઈ બેઠા શું દઈ લાવી દેવાનું મેં કહ્યું એક જ દ્રષ્ટિ છે કોઈક જીવ બિચારો જન્મ મળનાર ભગવાન ઓળખે આનું એક તાન છે પછી એને બીજા ભાગ માં શ્રી કૃષ્ણ હતી એ આજે મીઠા વાસુદેવો નો કોઈ બોલો મનુષ્ય સ્વરૂપ પણ ભગવાન નું સર્વશાસ્ત્ર માં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે સંશય થાય નહીં રાખવો જોઈએ ને એક કરી ચિન્ તો અલખ ભાઈ વાત નવી એટલે આપડે સાધુ એ પૂરું જાણવું જોઈએ દેવડા એ છપૈયા ને પછી કરી કંઠ નથી કરવી હજી બિનવત્તાથી એનો અર્થ નથી કરવો માનુ સંગ માં છે તમ પરમ ભાવમ કહે મેળાને સમજાશે નહી આ માણુ શરીરથી ઉલટું પડ્યું આવો તે ભગવાન હોતું હશે હું તો દયા ની મારું ઐશ્વર્ય છુપાવી અને એને સજાતી થઈ ગયો ત્યાં તો આવડું પડ્યું આવો તે ભગવાન હોય ગયા અને મારો અને થઈ અને મારી અવિના કરે આ જગત અવગી ના કરવા જ બેઠો છો કોઈ સારું કામ કરશે તો સારા કામ કરનારા ઉદ્દેશ સમજ્યા વિના એક ગોયો બીજો કોઈ લો ત્રીજો કોઈ ઉઘડી ગયો એમાં ઊલા નો લાભ છે કાવિયા નું પાપ આવડા લઈ જાય જુદે જુદે બધું આવડા ચોખ્ખો થાય ઓલા ની ઘરે ઠગલો થાય માટે તે મનુષ્ય સ્વરૂપ પણ ભગવાન નું સર્વશાસ્ત્ર માં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેને તો કોઈ રીતે સંશય થાય નહી અને જેને આવી રીત ની કસર હોય તેને ભગવાન સંશય થાય છે નથી થતું દાંતે નહીં કરવું પડે તો અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્ય ના ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવા સ્વતા હોય પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્ય જેવો નથી તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિક સ્વભાવ ભગવાન માં છે પણ બીજા માણસ જેવા તો નથી રામાવતાર ને કૃષ્ણ અવતાર ઘતા સમજ ને વ્યવહાર કર્યો જગતને રામાવતાર કરતા એ કૃષ્ણાવતાર એ તો હદ છાંડી વ્યવહાર કર્યો આડું આવું જેટલું કરવું બે લીધું હા હવે એ મનુષ્ય દેખે કે આ કૃષ્ણ ને ભગવાન કહેવાતો હશે એટલું કર્યું નથી જગત ના મળી ભજન કરતો જાય કૃષ્ણ અવતાર માં તો પણ ખરેખર એવી લીલા એ ભગવાન ના ઐશ્વર્ય ને વિસ્તારનારી કેમ એ પણ મારા કેમ ઉતરાય જઈને એમ કેમ એમના જઈને શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો અમને માગ કાઢે ભગવાન ગે તું બોલી ગયો પ્રવાહ ગયો અને દાંત કાઢો આપડી એના છે જેના છે બધું વ્યવહાર કર્યો દુરવાસા મુનિ ને જમાડ્યા એ સોળ હજાર ના જમીન થાર પેટમાં કેમ હડવું પછી તૈયાર થઈ મારાજી શ્રીકૃષ્ણ હવે કેમ કરીને જાય કઈ જાય તો માગ દે કોઈ બધા સદા ઉપવાસી હોય તો માગ દેજો ભગવાન ભગવાન ના એકંદિત ભક્તો એની ક્રિયાઓ અને જગતની ક્રિયાઓમાં બહુ ફેરફાર થઈ ગયો કામ આદિ હું દેખાણું પણ જમનાથ બધા સાક્ષી બોલી લીધી આ બીજા જેવા નથી બીજામાં કામ એવો કામ આ નથી બોલાને સ્વાદ એ જગત ના જેવો નથી ભક્ત હતા આ ભગવાન હતા એનું અનુકરણ કરી ને અત્યારે અરે ભી તમે તો આવા તમે તો આવા આવા અમારા ગુણગાન બઉ મોટો ગાવા અને પછી તમે મારો પાછો અમને કઈ ન થાય સાધુ ને ઓળખવો છે આ તો પીવું એટલું ભૂલ ભાઈ પીવું એટલું માનું જોઈ માપ જ નઈ બીજું પરીક્ષા વાળા લી ને એમાં જગત અત્યારે એવું અથડાય છે અને દુઃખ ના દરિયા માં ધસવું જાય અને ચિંતન માં બ્રહ્મા મુક્ત ત્યારે આપડે હું જાય આપડે મંદિર આપડે એમાં નહી જવાના અને આ જન્મ મરણ ના ભાવ થી કવ ઉધર એમાં આપડે નહીં જવાનું આપડે બધા હરખમાં બેન દીકરી બહુ બધા હરખ યા થોડાયું કે ભાઈ બોલો બોલો જડ બોલી રંગે રંગ પીતપણે પીતા બોરાંત અનંતિરે જગમે જ અત્યારે જરાય ખાની હોય તો દેખાડો જરાય ખાની હોય તો જરાય રહે ભગાવે સોમ ભૂલીશ માઘોરે ભગાવે પ્રભુ બદલ પાર અંગે બા મદ મોજા જળબો છે જેવા જળા જળબો પ્રભુ પદ કરુપાર હે મેન પ્રકાર સજે નિય્ય સાર આત જૈન વૈઠું અષ્ટ પ્રકાર એટલે એટલે શું આ કે આ દેખના છે રવા મતે આઠ પ્રકાર દર્શન જોવું ને સાંભળવું ને આની વાત ન પડાય અષ્ટ પ્રકાર આ હારું જે ગાના બોલું એ વાતે બોલાય વાત કરીએ કે બી ની ચાર થ્યો બરો નહી સુનયા આ જ પ્રકાર એટલે નિય્ય સાર આત રામ રામ ધમહે આવ્યું પ્રગટ એને કાયમ માટે ભગવાન દેખે છે એ ભાવના જેના માં હોય એ પ્રગટ બધે બી નાખી એટલે ભગવાન નથી દેખતા ભગવાન પ્રગટ છે એમ માની ને જે ભજન કરે ને તો બરાબર આમાં બેઠા બોલો રેડિયો મન ની શાંતિ કરે ફળે બ્રહ્મા અમદાવાદ માની ફળે જરબુ ભજ પ્રભુ સભુ પ્રભુ ભજન એટલું છે તમારે લાંબો ચાલુ લાંબુ છે